તમે એમ કહ એમ ને કેમ તમે અહિયાં બેસી ગયા તો એટલે દુર જુઓ ફરજીયાત થાય એવું જોવાની વાત કરી કતાર તો ના જ રહી છે સુધાર્થમાં તો બાર નો ભાગે નિર્દોષ છે દોષિત છે ને ઘણા દોષ દેખાય છે તો આપડે એમ કઈ એકા દોષિત છે બધી દોષ દેખાય છે ભૂલ કરે ચોખુ થાય ને ચોખ્ખું તમારે હમણાં બધા દેખાય છે શાકભા ખાવ તો ખાવ ખબર પડે છે પેલા જ મોટું જોરથી કોઈ પૂછનાર નથી એવું જાણે આપણને કોઈ પૂછનાર જ પણ ઘર માં મોટો હું વળી એ થી કોઈ મોટો નહિ મારો મોટા મોટા અલ્લા અલ્લા થી કોઈ ગળા નહી કોઈ ગયા એ ઘર માં અલ્લા દે બેઠા હતા બાવે ઘર માં નહી હતું दादा હવે ઘર માં એક જ હતી ગાણ પૂજે ન પૂજે દહીં નતી હા જાગતી છે એક તો ચીલી નતી ત્યાં માંડે બોલવર ગઈ લે કિલે આ તાઈ નીકલે આ તાઈ નીકલે નોર ને ઇલે નીકલે હા નોર લમ લ આ ના એ આપડે સીરામાં બેઠા હોય અને મારવાનું સીધા સીરામાં પેલો મારતો હોય ને થોડો આગળ નો ભાગ જોયું પછી આવે સારું મારા સમજતા બે આવીલે નીકળ્યા કરેલમ ની કોઈને મારી નાખેલું આપડે જોઈએ નુકસાન થાય ગયું કોઈ રક્ષણ આપેલું છે બધી ઉભી થઈ જાય રોજ એટલે આવું ક્યાંય કરીએ રોજ એટલું હર ગયું હતું કરું આપડે આપડો દેય બધા ખુબ કબારી કલથી ના હોય એવું શુદ્ધાત્મા થયા પછી એવું કરે વગવાડું કરે એવું કરે તો અશુદ્ધ થઈ ગયો હું બગડી ગયો છું એની તમે માટે ના લે છે તમે શુદ્ધ જ છો એ હેતુ માટે આ શુદ્ધાત્મા શબ્દ અસર થઈ જાય ને હું પેલા તો એવો નથી બગડી ગયો બગાડ ના રીતે બગડી ગઈ ખમીશ બગડી જાય તેથી કે રાત એવું બગડીએ આ જેવું બીજી નહી જોઈ રહ્યો નવો છે ને બાકી એ નહિ કદું ચાજો આપડા મહાત્મા ચિંતા અસર તો પડે પૂતગળ જ જોયું એક જ પૂતગળ પોતાના એક જ પૂતગળ ને જોયું તો એ સમાયક નહી એ સમાયિક નહી એમની કે ધ્યાન એમનું કે કઈ એવું નહિ પુત જોયું એટલે શું પોતાના જુ કરવું કરી જાત ની સમાયિક ના થાય ધ્યાન થયું ને એ જાતિક ના કહેવાય આને શું કેવાય આને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય આને જ્ઞાતા દ્રષ્ટા કહેવાનું કોઈ પણ સંવેદના ઉભી થાય તો ખબર પડે સર પરમાણુ વાગું પરમાણુ વાગું પડશે બધા ને આપતી જ હશે જોવાની બાઉન અને આવું થાય પછી જ જાય પછી પછી પછી આવ્યો નહીં કરતી મોઢા પર દેખાય ગયો મોઢા ઉપર તો એકદમ આનંદ દેખાય પણ એ શિવાજી એમતા અને કોઈ જાતિ કોઈ નું હવે કોઈ ની વાતચીત નથી કરતા કશું નહીં બધું જે છે બરાબર છે એના કરતા એકાંત માં જઈને કરે એવું કઈ જરૂરી નથી એના કરતા એકાંત માં જવાથી ફાયદો થાય એવું જરૂરી ખરું અથવા તો શું બને છે પણ શું બને છે તરીકે કઈ કરો યાત્રા કાઢ બધાને લાગે જાત્રા થવી જાય કરતા કરતા થાય ગાતા હોય તો જાત્રા માં મજા આવે છે જીવન શક્તિ આપી ગુજરાતી શક્તિ છે એવું આ દાદા ના દાદા નું વાંચી તારે ખબર પડે કે આ સુસા પૈસા ચાર નથી આ શક્તિ આપી ભાષા બીજા બહુ ની હવે તે આ બહુ ખુલ્લી થઈ ગયા બહુ માં આવી બધી વાતો હોય ને સારું થયું ગુજરાતી ભાષા નિવેડો આવ્યો એ બધા નિવેડો બે મત શું નવું કરી બતાવ્યું નવું કરી બતાવ પાર્લાર પછી કરી બતાવે કરી બતા રાત્યા હાર્દિક ઉકળી જાય એ શ્રદ્ધા શ્રદ્ધા ઉચ્ચ ઉચ્ચ ભક્તિમય પરા ભક્તિમય ગયેલ છે પરાશ્રદ્ધા આવે દાદા ભગવાન ના સિંહ સાથે એ શું છે અને બે હોય ને હોય મહાત્મારામ ભાઈ અંદાજ શું આવે પણ પોતા માં આવે શું પોતાપ આવે પોતા પણ એમ કઈ કહે છે કોઈ જાલી ને તારે બીજું કામ લઈ જાય તો જવું એ પોતા પણ જાને બીજે કામ લઈ જાય પોતા પણ છૂટી ગયું ઓછું હોય ભોળા માણસ માં ઓછું હોય करो ना ना कर बन जाए है लाडवा પોતાની ના જુએ તો પોતા પણ જતું રેસાઈ કોણ કે હવે દાદા ખબર પડે હવે ખબર પડે કે રક્ષણ કરીએ આપડે દાદા કે ખબર પડે છે હવે બધી કરું કરું ને? પોતાની પ્રકૃતિ નું રક્ષણ કરે બોતાને પ્રકૃતિનું રક્ષણ કરે એ બોતાપણું પછી કપટમાં એ બાકી રહે છે એનું સદુ રક્ષણ માં મતુ કપટમાં આવી જાય સદુ રક્ષણ નો દે બોતાપા મતબોનો કામળ છે અમુ કપટ કરવો ના હોય બોતાપણું સારું કરે એમાં રક્ષણ આપે અમુ કપટ પણું ના હોય બોતાપણું સારું થાય એની તરફ એની ઓય ના રહેવાય મારું મારે કપડ અમુક જે મોટા બણ છે કપડમાં જાય છે ઓલા મોટા મોટા દેખાય બને નહી નહી તો 90 તરી ઓતારે અત્યારે ન ભાઈ મારી પ્રત ગતિવિધિ થઈ ગઈ છે કે બહુ દોષો છે રક્ષણ દ્વારા ની દે પડી ગઈ છે પણ મયતી દેવ છે કે મે દોષ કર્યું છે એવું કહે છે 그러면은 ઉગારે નથી પાછી બસ કે ગણ્યો છે યે જ ભતાઈ કે હું રહા છે જાય 5, 3, 84 પછી બહાર નીકળી જમી પડું જાર થઈ ગયું પછી જમી ગયા નોકરી આપતી કરી ગયેલી નોકરી લઈ વાર છે વાર થાય કંટ બદલાય જોઈ રે કંટ બદલાયું છે બધું સ્મૃતિ માં ના જમીન જમીન આપડે બધું ભીધા જમાત નું દસમો ગ્રહ કેવાય જમાત નું દસમો ગ્રહ જમાત ને દસમો ગ્રહ કેવું તમારા બધું સારું મને તો પટેલ પટેલ કર્યા પછી મને તો ભણતું એનો હોય દીકર એટલે પછી મને મારા જોવા મને ધ્યાન ના થાય આજકાલ સીધામાં ગમે બોલા ત્યારે હું તો કઉ ન તમે કઈ કહેજો નહીં થાય એવું ના ચાલે જીલાબોર લઈએ તમારે હું છું મારી આગે તો કશું બોલે જ નહી મારી આગે તો અક્ષેરી બોલી નાખી તમને ગભડા ગાબડાયા મને શું કેવાનું પછી છોકરા પછી મેં તો બોલાવી પછી વોયડો વાંચી દેવા કે તમારા જમી ખતરા છે ને જે લોકો ના છે કે કે, દે બધા જ બારણા બંધ કરી વાત કર્યા આપડે બારણા બંધ કરીને ખાનગી માં કહ્યું એ તો વાત કરે ને આવું કીધું એવું તો આમાં કઈ વિચાર પાક લાગે છે આવવા દેવું છે એને જોઠમ દોર જોવા દીધો પછી નખર નખતા આવી જાય તમારા દેવલે બજે રચના બોલે અને આ માર તો પૈસા બેટા ધરી ના રએ એટલે તો પૈસા લીદે ને કેનો કેનો બોટો આઈ બેઠા બેઠને કેની તો આઈ બેહી છે અમારા ટીવી આટમે હે ને પછી આપડે આ બાજુ વાત આ બાજુ ભરવાના જવાબવારી થઈ ગયેલી છે પણ તમે પછી એટલે આખું ચેટે ચેટે કરવું પડે રે રે યે જાગૃત સંભો ન જાગૃત ચેતકે જ્ઞાન થાય અકકુ દોર આય કસર કે રીમાની સતોનો પહોંચે ભગવાન એ દેસે સાહે મટકણ પર તો મટકણ તૂટતા અનંત માડી આ રહી પરદો જે પ્રકૃતિ છૂટું છે તેનું જ રક્ષણ કરે શું કહે છે કોઈ રક્ષણ કરતા છે ખરા ન ધીમે જાણવા જાણીએ આપડે હર્સણ કરીએ આપણે આપડે તો જોનારા છીએ કરવાનું શું ને કરવાનું શું ના જોના તો હોતું નથી આડે જો હોય રક્ષણ કરે તો હજુ પ્રકૃતિ રક્ષણ કરે છે તેને માટે ગયા હતા પછી ના વાં જવાનું તે વાંચતો લાગે છે ને અને એવા જ મૂળ થી જે મૂળ ત મૂળ આ તો આપણે અભિપ્રાય ને માન્યતાઓ હા એવું નઈક અટકાય તો આપડે પેલા ઘોડા ઘોડા કાઢી બેસી જતા હતા ને તો આવી ભડક એ અટકાન બીજા ને પછી નીયા શું કરે આમ ત્યાં પડે આમ થયું ખુબ દોડે હા અટકણ એ ફરી પાસે એ આ મનુષ્યમાં અટકણ પડેલી હોય એ અમુક જગ્યાએ અટકળ ભરગે ના ભરગે ખરેખર નથી ખાઈ જવાનું નથી ખબર ખબર એને કઈ કઈ જવા નથી ભડકું એટલે શું કશું કઈ ના હોય કઈ દુઃખ ના હોય તો ભડક્યો કઈ ના હોય ઘોડાકારી જે નહી આવી નહી तो गोड़ू तो <laughs> तो दे आवे तो यादा अरे घोड़ा पर घोड़ा दोरी ने नीचे उतरी जाए घोड़ा दौरी ने, ने लाई जाए જરા પંપા રે એટલે પ્રયામ કરો ઘોડા ને પાછળ એ લી ના પડે શું ઘોડા નહીં આપડું છે ભડકાાર દાખલા બધા સમજે સમજણ આપણા મહાનામાં કેવો ભરસાદ છે પ્રમાણમાંડે છે પ્રમાણમાંડે છે બીજી બધી વસ્તુ બઉ નડે છે આપડે આપણા પેટમાં કઈ જાય જોવા જય લો દેખાય નઈ છતાં લક્ષ્મણપડતો હતો ગાવી જતું છે કોણ ગાવે ઘર લાગવા આવે છે મનુષ્ય પ્રશ્ન પૂછે હમ કે પ્રશ્ન છે હમ કેમ કઈ ને જાય બરોબર અહંકાર એટલે જવાબ પોતે નથી પોતે નથી કરતો નથી પોતે અને કરું છે નામ જ પોતે બચ્યું અહંકાર અહંકાર નહિ અહંકાર જતો રે અહંકાર જતો રે પણ હમ ના જાય તને પૂછે કઈક હોય તો જીવું આધારે જીવું આધારે એટલે આહમ ના આધારે જીવે વસ્તુ આધારે જીવતો હતો વસ્તુ ના જીવતો તો આમ ના આહમ ના આધાર કોઈ ચીજે એમકુ સબક મિલે ભગવાન એમાં મોટું થઈ જાય કોણ કહે એનો શું ઉપાય થતા હમ જે છે તે અધ્યાસ ને મળતું ખરું અધ્યાસ ને મળતું ખરું અધ્યાસ અધ્યાસ ને અત્યાસ તો આ બધો અત્યાસ જ કેવાય છે અધ્યાસ એ છે પણ અમનો અધ્યાસ તો પહોંચી દેહ નો અત્યાર ક્રોધ માર માં આમ જેવું તો દુનિયામાં કોઈ ચીજ નથી કારણ કચ્છ ના હોય તારી એનો જન્મ થાય ખરા હંભરા ખબર પડી જાય તમને હિમાલય બધા <laughs> હું દાદા પેલા એવું સમજો હમ એટલે હું કઈક છું હું કઈક છું એટલે આજુ બાજુ હું કઈક છું છે ને જે સંસારી તરફ જોવા મળે સંસારી જોવાના મળે પેલા માં તો ઉતારનાર કોઈ નહીં મઈ વદ મન મી૦લલ મજલલ૭ મ຦ળ મા� મતલલ મલણ મભ઼ ના�૱લ.